બુદ્ધિ ચમત્કાર નહી થાય તમારી બુદ્ધિ લિમિટેડ હોય તમારો લોક શું કરે તમારી લિમિટેડ માં લોક એક્સેપ્ટ કેમ કરે ધરો ભાઈ ચમત્કાર કોઈ જરૂર બુદ્ધિશાળી હોય છે વર્લ્ડ માં કોઈ આપી નથી છતાં હું આપવા તૈયાર છું ચમત્કાર એનું નામ છે ભાઈ કે બીજો કોઈ કરી શકે નહીં એનું નામ ચમત્કાર બીજો કોઈ કરી શકે નહીં એમ નામ કારણ કે સિદ્ધિ ઉત્પન્ન થયા જ કરેલા વટાયો વટાયો પડે તમે સમજાય તમે સિદ્ધિ પ્રાપ્ત કરતા કરતા જે કઈ શક્તિ પ્રાપ્ત કરો એ શક્તિ બીજા માટે વાપરો એટલે તમે બીજા ને છે એટલે સિદ્ધિ વટાવી કહેવાય હા એ ચમત્કાર ગણાય કરો પણ બીજો વટાવે તો એવી ચમત્કાર થાય એ તો સમજાય છે અને એનો ઉપરી ફર ના વટાવનાર હોય તે શું કે કરુણા કારણ ભગવાન નામત્કારી ગોશાળા જે વસ્તુ ભૂલ કરીને છે ત્યારે બીજા દિવસે ભગવાન ને કરું વિનંતી કરી ભગવાન આપવાનું છે કરી શકો દુનિયા પર પછી રક્ષણ કોણ કરે એમને રક્ષણ કોણ આપ્યું લક્ષણ આપી જગ્યા એમ લવા મારી આ બધા સિદ્ધ બાબા કરતા કાચો હું હતો કે ભગવાન શિવશંકર ભગવાન શું જવાબ આપે તે જણાવશો ને જીવન જાતા નથી મોક્ષ જાતા એમ જ લાગે ને પણ મારા દેવાનું કેટલો આનંદ થઈ જાય ધનભાઈ ગુરુ રાખે એવું કરે હવે પુરુષો હમણાં જીતે થવા ને તેવું એમના જ થયેલો એક માહિતી નિતિહ્ય થયેલો કેવા માગવાન ગોસાડાય છે તો કેટલું બે ભાઈ ગળા ભાઈ ગયા નહિ ભગવાન પર શું કર્યું ચાલો તમે જાણતા નહીં કરેલો મારી ના ગોસા ખરાબ ભગવાન પણ ખરાબ થાય ભગવાન કરેલી હોવાથી કઈ પણ વ્યાઘાત ના થાય શું કરે મહિના હજી સંદાસ અંદર સુધી પડ્યું પુરુષેટ પણ છે તે આ સીધી રાત્રિ નથી સિદ્ધિ આપે એટલે એમનો ચમત્કાર થયો આ ડેફિનેશન તમે ગમત રજા સ્વીકારજો ને તો આ ડેફિનેશન મારી સ્વતંત્ર છે દાદા કેતો તમે આમાં સમજાયું સમજાય હોતું થઈ જાય સિદ્ધુ બતાવી આ દીશુ ને ક્યાં ચઢ્યા હોત ભગવાન શરીર મારફા છે આમ ચક્સી વગાડે કાતું જરૂર જશે ખાસ થઈ જાય કે બરોબર પણ પ્રિસિંગ એના બદલામાં શું છે હવે સૂચન સમજાવું એ તમારી ભાષામાં તમને સમજતા ભાવે એટલા માટે ના ના લોજન બજાર ના બારોખ બજારમાં એટલો બધો આ બધા છે માં પાછા મળશે પૂરો થઈ જાય લઈ જાય મહિનો પૂરો થાય મહિનો પૂરો થાય બધાને આપતા હોય તો બીજા લોકો પાસે મૂકી આવે બીજા આવે તે બીજા લોકો પૈસા દબાવે છે શું સીધી પોતાની પોતાની સિધ્ધો હોવા છતાં પૈસા દબાવી દેતો નથી વાપરતો નથી યા દુર્યોગ નથી કરતો ગુરુદેવ કઈ ખબર કરો પછી બાપો આ એના જ જેવું આ છે સમજાયું પછી પૈસા કોઈ જીવ કોઈ માણસ હંમેશા હાલતા ચાલતા રૂપિયા પચીસ લાખ કેવા કરે આપડે નામ સિદ્ધિ એટલો સિદ્ધિ વાત ધરાવે છે સિદ્ધિ કેટલી અને એક માણસ રૂપિયા તમે સિદ્ધિ નાખી સમજ હા સમજ સિદ્ધિ જો ઉપયોગ ન થવાનો હોય તો પ્રગટ કેમ થાય સિદ્ધિ ઉપયોગ ન થવાનો હોય તો પ્રગટ થાય કેવી રીતે જો આવવા માટે હોય ને બધું સિદ્ધિ એટલે સીધે થવાના અંશો એ અંશો આપડે સીધે થતા પેલા વટાઇ તો સીધો થવા એ લોકો હું શું ભાંતિજ છી મારી પાસે હું મારી પાસે રહી છું હું એમનો શીખશે મહાપાકો હતું નથી બહુ પાકો હતું છે અસલ એવું એવો પાકો કે જગત આખું અંગ થાય તો ડરું નહીં આખું જગત અંગ થાય છે ડરું નહીં એટલો પાકો પછી એ રાખી આવ્યો બતાવતો ને અંતે બતાવ્યું તો ચાર નામ થઈ જાય છે એમ અંદર ખાણી લેવા મળે છે ત્યાં કઈ શીખે છે એની રોગ રોગ તહેવાર અમુક ટાઈમ અમુક ટાઈમ નથી તહેવાર ગમે જાય રાત્રે બાર થઈ ગયા એ જે માગવો તે મને સ્વીકારવામાં નથી લક્ષ્મી અને શિવ ની તો જીત જમીન છે એ કિસ્સ ના પાટભાઈ દસડા કેટલાય સાધુઓ નથી આચાર્ય હું જાણું છું નથી જાણતો એની ગાય કરતો હું તો એમના જે વાત છે બાકી એમના કઈ ગીત છે કુશી ની જીત હોય માલ ની જીત હોય હારું પહેલી છોકરા એક જીત મૂકી ગયા ને દાદા ગુરુ થી લખો છો અને આપડા મહાત્મા શું કે છે પુસ્તક દાદા હું છપાય શાસ્ત્રી વાત પાણી નામ છે જવાબ આપી શકો હજી સમસ્યા લાગે સુધાર પછી અને કોઈક તમે સમસ્યા કરો તમે શું કહો આ તો બીજું કરી શકે તમારી ડિગ્રી ઉભી માં રોગ ગયો એવી એવી વાત બીજા કોઈ એવું કોઈ કરી શકતા હોય બીજા એટલે મારી બેટા નો બેઠકો ખાતરી છે કે જૈન શાસ્ત્ર નામકર્મ યનામ કર્મ લખી છે નામકર ને અપેક્ષ નામ કર્મ કેટલાક માણસ એવા હોય કે કામ કરે તો તેનું શું કારણ કર્ઞાન સંસારી બાબત નું છે હું કઈ હું પડ્યો નથી હું જાણતો નથી અને આ બીજા કોઈ કર્યું હોય માટે આ દ્રશ બીજા આપી આવો અમુ જા નથી હું જાણું કે તમારો દ્રશ મને આપી જાય તો તમને સારવાર મહાત્મા નથી કરવું કહ્યું કે આ બીજા ત્યાં બી આપી આવો તમે તો આવું બોલવાના છો ને તમે જાણો હોય તો આવું બોલો છો કે મને પતાવી જાય બોડી વડે જવાનું છે એટલે આ પ્રશ્નો પતાવી દે કરવો ભલે કેવા ભાવે ભાઈ સંભાળ નિકાલ કેવી રીતે કાલે બોરીવેલી બોલાવીએ બોરીવેલી બોલાવીએ બોરીવેલી બોલાવી બને સમાધાન શું બધું અમારું સમાધાન એમનું સમાધાન થયું એવો વ્યવહાર રાખજો એમને આ સમાધાન થતું એને તમારું સમાધાન થતું એ વ્યવહાર પણ કરો પપ્પા જગ્યા નાજી ખુશી ચાલવું આવું છું પપ્પાજી ગયા ધર્મ છે ને આપડે પપ્પાજી એના એન્પેર કરવું જોઈએ વ્યવહાર છે તમે કેમ લાગે કેવો વ્યવહાર કરવાનો સંસારમાં જે પ્રબંધો છે એ સંબંધો જાળવવાના છે પણ એવી રીતે જાળવાના કે જેથી કરીને સમાજ દુઃખ ન થાય ને અને સ્ત્રી પાસે મને ગાળવા ના આપણી બધી દવા દળી દો જયારે પીટી કરી વિચાર કરો નુકસાન થાય છે એનું રજ અને બીજા શું થાય છે સ્ત્રીઓ ને રજ અને પુરુષ ના રીતે એ ભૂગલ સાર છે શું છે ભૂગલ સાર સમય સા घरमा राखो राखो है है है तो तो तो के के पैसा की लगत राह भूदगल सारे આજે આપડે ખોરાક કરીએ છીએ આ બધું કુકલ પુરણ કરીએ છીએ હવા પાણી બધું કરીએ છીએ એ બધાનો ભેગું થયેલો સાક થઈ ગઈ છે એને જો શોખ રહેશે તો શરીર જેવું તમને બંધારણ સારું રહેશે મી કદી ઇકોનોમી લક્ષ્મી માં પુન સાહેના ઇકોનોમી વાળો લાચારી ન અનુભવ પછી કોઈ કાદા ઇકોનોમી હું ઇકોનોમી અર્થશાસ્ત્ર આટલું સમજવાનું છે હું એવું નથી કેતો આખા દુર્ઘટના શાસ્ત્ર એ કહ્યું કે વિષયો વીસ છે સ્ત્રી વિષય વિષય વીસ છે મોક્ષ માં જવા માટે આ દેશ મુખ્ય જાય અને સાધુ એ પ્રચાર કર્યો કે જ્યાં જગ્યા તમે એ નહી થોડી ચાર્જ નહીં કરો ત્યાં સુધી તમે મુખ ના અધિકારી એટલે આપડા લોકોની મુખ નો વાર્ક ધંધો એ તમામ સાચો કે જવાબદારી પગ નથી આપણ ને હવે દાદા નું જ્ઞાન મળે નીડર થઈ ગયા હોય તો ભગવાન તેનાથી દર્શતા ભગવાન પણ જાગ્રત કરતા ભગવાન પણ દરિયા તમે હું શું કહું નોર્મલ કોઈ વાત નિરશતા ના વિશે તમે હાલ રસ્તો તૈયાર જ તમારા મનમાંથી ડિપ્રેશન હતું આપણે જ્યાં સુધી મુખ ના અધિકારી હું કોઈ મુખ ના અધિકારી છોકરી નાખ્યું છે એમને પ્રશ્ન રહી ગયો છે અમે પેટા બીજો સવાલ ને આપડો તો ચેક કરી આપડા ચોખ્ખા વેપાર પણ આપડે લાખ રૂપિયા બે લાખ આપણે ધન્યવાદ ચાલીસ લાખ રૂપિયા ના હોય એ લોકો મને નફો રહ્યો નથી में थे आयो थे। थे थे से। कि तो पूरा पकड़ राखे एड्रे तो पकड़ रा લોકો ને ટકા ખવડાવ હું ગુનો નથી કરતો ગુનો નથી નહી આપવાનું આપી દેવા પડે કેમ સોના આપી દસ માં એન્જિનિયર આભાર કર મહિના સુધી નહીં આવે એને કહેતો ગાળો લીધા ભથ્થા નીચેથી આગ કાઢી લો એમ કયું છે ભગવાને શું કયું છે પથ્થર ની છે હાથ થી પથ્થર ના બાપડ તમારો ઘટના પૂછા પડે માય સત્ય આ તો વિનાશી સત્ય છે લાભ સત્ય છે આ સત્ય એટલે કોઈની હિંસા થતી કોઈ દુઃખ થતું હોય કોઈ મારો જ હતો ધંધો ના થાય લાવતું હવે લાગતું તો આવી જાગે આવીત થઈ ભગવાન મારા ર હું આપી દેવું કઈ સત્ય છે કેમ આપી દઉ છોકલો તમે દુષણ સેલ્ફ સેન્ક ઇન્કમટેક્સમાં જોયા છે બે બધા સિવિલાઈઝ બાર મેઠા છે ને ગવર્નમેન્ટ ઓફિસે બધા જો મારી વાત જો બધા રેજો અંબેરો અને આ કોઈ શીખારે નહીં મારા જે કોઈ આ હું શીખારે વધી જાય સ્કેન્ડિની દે પાકતે કે સુપરબલ કોઈ જો સમય કરી દે તો આવે શું કરું આપડે ખબર છે હા દાદા એ શીખવું થઈ જાય જવાબદારી દાદા ની બધી દાદા ની જવાબદારી ખોટ વધારે ખાશો હું આ ઓછી ખોટ છે એવું તમને કઉ છું ખોટ તો ખોટ તો છે પણ તમે ના થયો ખોટ તો છે પણ કેવી ખોટ વધારે નથી હોય થઈ ગયું તમને કામ લાગાય એવા ક્યાં થયું બરોબર થાય તો નોકરી કરોકરી કરે છે નોકરી કરે છે નોકરી કરે છે with barren mind. mind and if you have a strong will power what is the need to know so river is active arti jata arti arti arti બિલકુલ કરેક્ટિ હોય એને ભરી બી ના આવે કેટલા કરવાની મિલકત હતી આમ હવે નહી ધન્યવાદ આવું જો તું કાયમ રે થાય પછી મુવા મોટન જોયું છે ભગવાન બહુ બેલેન્સ માઇન્ડ એન્ડ એન્ડ ઇફ યુ હેવ એ સ્ટ્રોંગ વિથ પાવર વોટ ઇઝ એ નીકળે અક્કલ નથી જંતિભાઈ એમ કે છે કે વધારે પડતી હોય એટલે એમ થઈ જાય આપે એમ કહ્યું ને અક્કલ નથી એમ કહ્યું નથી બેંક વાળા હોય શું આવું છું પ્રાદેશ મારો કાયદો છે ખોટું નામ કાપી નાખો એને આ કદાચ ત્રાસ ત્રાસ ફગાવી દેવું આદર્શ વાળી વાત આદર્શ વાતો જો પુસ્તક માં હોય છે આવું આદર્શ હોય અનુભવ મેળે લખ્યું છે કોઈ ના સમજી આ તો બનાસો આવડતું આપણે હજબી ગયા છે પાવર પચીસ તો લઈ રીબેસ મેને ડેડી ભણે ને ઇતરે ચાંદ આયા નથી એકંદરે તો નોઈસ આબ નો સિકક થી હારે મોબાઈલ થી એકંદરે વડ્યા વડ્યા વડ્યા વડ્યા આસો આસો આસો જોન મગડા તો કે મેક માઈ બોસ ઇના ડેર કો આઈ જા એની આચારણ માં આચારસિયતા નથી ખાલી આદર્શ લાગ્યો હતો આદર્શ આટલું વાક્ય આવડવું તે મહાન મહા મોડી વસ્તુ કેટલું ઉમદા વાગે છે કે આ જરા માસ્ટરો શું કરાખે છે કાખા વલના લાવે એવી એ છે એનું છે કાખા વલના લાવે રાખી પણ ભલે એવું નથી લઈ શકે એવું ના ના તો એ લઈએ નથી